સર નથી અડવા દેતું થાય ના વહંકાર થી પણ પ્રજ્ઞા જુદી અહંકાર થી જુદી પ્રજ્ઞા અહંકાર અહંકાર છે ભગવાન કે ન્યાયાધીશ કે તમારી કાન પછી ટાઈટલ ટાઈલ લાવી ટાઈટલ ટાઈટલ કઈ લઈએ જવા જવા ચુદાકુદ કરે નહી તું કુદાકુદ નહી કરતો કમલેશ કરે છે તેને આપડે જોડું એવું જ હોય કમલેશ કુદાકુદ કરે હું છું પડ એ જગ્યાએ આમ તો એ નહી મારવાનું પહેરો પડી ગયો તો કરવાનું હા <laughs> મોટું પુસ્તક તો મારા સત્સીમા આવે છે હું તો આ પણ ભણ્યા ભણતો નથી શાંતિ થાય પાંચ કરોડ અશાંતિ ના થાય ને વધારે થાય વધારે સમજી જાય ને એક સ્ત્રી હોય તો तो एक, एक परिणाम <laughs> ઝાડુ થઇ જાય છે એક વાક્ય કહ્યું આપે એટલે અમારું આ તો કે છે માલિકણો હું ધણી ચિંતા સુતા સુતા આરામથી જાય પાછા પાણી વગર ના સસ્તા સુતા જવાનું ઘર બરું આકાશનગર સ્ક્રેપર <laughs> <laughs> કેપર કાકા હતા ગાય બામ છે હવે પૂરું થવા આવ્યું છે આ એક જ માલ બાકી છે પછી આપડે કજુ કરવું નથી કે ના હજી તો સારું સારું કેટલાક પેટ થઈ ગયા છે પછી આપી દઈએ એટલે છોટા આપડે છોકરા છૂટા ને આપડે છૂટા મારો થોડો બાકી રમ્યા તેલ થઈ ગયું હર ગયા લઈ તો આમ હાલ દેખાતું જાણે કરે પચાસ પચીસ વસ્તુ કાઢીશું કઈકું પૈકી ઉડી ગયું એટલે મને શું કેતા તાર બોવ વીક છે કઈ દવા બાવજ એ ચાલે પોતે મૃત્યુ એક એવી કોઈનું મૃત્યુ થયું હોય તે ઘડી આખું જગતમાં વૈરાગ ઉભો થાય જગત પ્રત્યે વૈરાગ ઊભો થાય તરત એટલે કે પોતાનું કેટલું પરાયું કેટલું એ બધાનું થર્મોમીટર મળી જાય ને વૈરાગ એવું નથી રાગતો લોકો દુરુપયોગ કરે શબ્દ નો શબ્દ નો દુરુપયોગ કરે વૈરાગ એવું ના કરેલો રાતું ના હોય રાગ થયા ગમે પેલું ગમે છતા રાગ થાય જગત ને તો જુદું કે છે કે વૈરાગ એટલે સંસાર માંથી મો બધો ની છૂટી ગયો એ તો એનો આશરે આશરે આશરે दादाई जुदी नीत वैराग्य शू कहवा भगवान प्रत्ये मोत हजू शो मोह घटे थोड़ो एसु। हाँ ये शु क વૈરાગ ને લેવા દેવા ને એને વૈરાગ ને લેવા દેવા સંસાર ગમતો નથી એટલે વૈરાગ આવે એવું બોલો આપડે ફોડ પાડેલો એટલે आग खुणों तो है, तो खुणों तो आ खूणो ना गमतो खूणो गए नहीग त्या राग आए भगवान प्रत्येप राग आए तो वैराग कहवा તો રાગ ઉઠતો ના ભાઈ ઉઠતો ના હોય અને અહીં રાગ બેઠેલો ખસતો ના ભાઈ તો ઉઠતો નથી આવે રાગાતો નથી કારણ કે એ ચારિત્રમો ચારિત્ર મો શ્રમિક માં વૈરાગ આવે આપણે અહીં ના આવે વિરાગ શબ્દ છે ને વિરાગ વિરાગ વિરાગ વિરાય પેલું એટલે સંસારનો મોહ થોડો ઘટ્યો હોય અને ભગવાન પ્રત્યે મોહ તો થયો જ નથી એનો એ વિરાગ કહેવાય સંસારમાં મોહ ઘટતો હોય ભગવાન માં મોહ કરે ઈચ્છા થતી હોય ઈચ્છા થતી હોય એ વિરાગ કહેવાય એ વિરાગ કહેવાય ધયરાગ તો ધ્વરાગ છે આ શબ્દો ની બધી ચાલતું પ્રોફેસરે ચોખ્ખલ નહીં કર્યું મંદિર એમથી કાંઈ લેવું એમ <laughs> सार नो उठाड़ो छता उठता चीज आठी जाए वितरा મો એને ચોટી ગયો છે એ વખતે એને આત્મભાન થયું હોય તો આપણે ગયેલો ત્યાં સુધી વૈરાગ્ય વૈરાગ્ય એ વૈરાગ્ય કેવાય બંને જ ગાયરા જાણવાનો જ મો છે ને એટલો જ બિલકુલ આવો શેક તેવો હશે આવો શેક તેવો હશે આવો કરતા હશે તો કરતા કયા ધર્મ કરતા નથી તો એ કયા એવું બધું કાયા કર્યા મગજ ચાલતું મેટ્રિક પૂરી ના થાય શેરડીની આટલી કિંમત અને ખાંડ ની આટલી કિંમત નઈ આ બાજુ શેરડી નાખ્યા જ કરે છે પેલી બાજુ ખાંડ નીકળ્યા છે એની વચ્ચે ની બધી પ્રક્રિયા કરે છે ઓટોમેટિક બધા બધા ચાલ્યા ત્યારે હું ચાલ્યો મન પૂરો નહિ બધા ચાલ્યા માટે પણ મનપૂર્વક નહીં મનપૂર્વક ચાલો થઈ રીતે ઇન્ટરેસ્ટ એમ કે શરીર નો સવાલ છે ને પરમાણુ બદલા થાય પરમાણુ ગોલ્ડ માં આઈ ગયા નહી ક્યાં કહે देह नो स्वभाव एव ख बधा करें देह नो स्वभाव खा कर स्पर्धा नहीं करू स्पर्धा बे कर प्रकृति बंधे બધા ખોબારી ખાતે ના કોઈ પૂરક નથી કરવું કરી નથી હતી ખરી કરી નથી હું રમવા લાગ્યું ગમે નહી સ્જજી ગારઈ જેદે જેજતે. સીજી જેજીવા. જેજાડ જેજે. જઇજાર જીભા જાડિન. જાડાર જાડિન. જેજા� હા અગવડ થાય તો ભગવાન થાય ઝગડતા બધા જ કોઈ ગરીક કૂતરો પૂતો આવું સગવડ બે બો ખટારો હોય એની ગાડી ચગ્યા રાખ બેટાર દે સગવડ મારી નો અગવડ માં આપડે સગવડ માં મારું એમ થઈ ગયા કઈ રીતે લેટ રાખવી પડે હા ચીજા માલિક નહીં બસ શું કરું બજાર આમલેટ ખાતા ધંધો કેવાય ને નથીલ નો પણ વેપાર બઉ સારો થયો હું પણ દેખાય ને કોઈ દેખાય ના ના મળી નઈ એટલે આ બધા કારણ કે જાણવું જોઈએ જાણવું જોઈએ તમે છે એ જાણતા નથી અને જે નામ છે ઓળખવાનું લોકો નું સાધન એ તમે માની બેઠા કે હું જ સુ એટલે આરોપી ના કે રાઈટ બિલીફ ને તમે દર્શન કે રોંગ બિલીફ થી સંસારમાં ભટેક વાર સુરેશભાઈ એક જ રોંગ બિલીફ બેઠી બે બેઠી છે એક કરી આપીશું કા એવું નથી અત્યારે આ કાળમાં તમે સત્ય નઈ હું કઉ દેખાડું દેખાડું ના છો તે કરી તમને નહીં ભેભા થાય તમારો આ શબ્દ શબ્દ એ બોલે તમને કશું અસર કરે કઈ નહી કઈ એમ શાંત જાય બહેરો ગમે પાંચ હજાર છે તો શું કરવા નહી આપણા નસી ચાલ્યા ક્યાં અશાંતિ થાય છે ખરી થાય અશાંતિ માં શું દવા દીપડ છો એને બીજે બધા જરૂપ દવા જ નઈ चिंता पटी जाए शांत तो मनस तो थोड़ा देह जो क्या मार्गे कायम मार्ग निकली जाए चिंता क्या मार्गे जवा कायम मरिया चिंता निकली जाए ચિંતા નીકળી જાય હું કોણ છું જાણવાની જરૂર છે જણાવી લઈ શકો તો તમે છે તે અમે જ્યાં હોય તો આ વખત આયુઝ કરીએ જગત કોને બનાવી છે એ? ક્યારે એન્ડ આવશે બિગિનિંગ એન્ડ હોય જે બિગિનિંગ સેરી વસ્તુ તેનો એન્ડ હોય એન્ડ વાળું ખરું જ તો બનાવ્યું નથી કોઈ નથી હા અનાદિ અનંદ છે કેવું છે અનાદિ પડ્યું આ લોકોના વ્યુ પોઈન્ટ થી બરોબર છે આસ્તિક માંથી એવું નથી આપડે વાર્ષિક જાણવું પડે કે વ્યુ પોઈન્ટ જાણવું પડે પોતે જીબીઆઈ વાળા પકડી પકડી ઊંઘા હોત એમાં શું કાકો પકડી ગયા અમેરિકા નો અહી બધે આખો દાળ ઉપાદી ઉપાદી જાનવરો દુખી માણસો દુખી બધું સૌ કોઈ દુખી ત્યાં ભગવાન કર્યું યાદગાર નથી હું તો પ્રકાશ આપું છું બધા પ્રકાશ આપે છે ચોર હોય તો ચોર નહી આપવાનું હોય છે વાળા નહીં આપવાનું કિરણ પોલીસ વાળા ને કે છે આ બાજુ કરે કિરણ કેતો ભાઈ દા ભાઈ ભગવાન તો ચોરી બોરી દેવી ત્યાં નઈ ભગવાન તો ચોરી ત્યાં નઈ ગુણાકાર ભાગાકાર ખરાબ અરે દુખના ભાગાકાર માગેલો ભાગના ગુણાકાર માગેલો ખબર ખરાબ છે એકલર નું ગુણાકાર દુખના ગુણાકાર થઈ છે શું કરશો સરવાળા બાદ બાકી થઈ જ રહી છે સરવાળા બાદ બાકી તમારે બેંક માં જે સરવાળા થાય છે કર્યા કરે ના કરે હા એ ગુણાકાર દુખ ના ભાગાકાર કરે અને સરવાર બાબી કુદરત ના થકી ના થાય મારી બેંક માં થયું નહીં થયા જ નહીં બેંક માં જોવાની ચિંતા નહીં નઈ ની જેટલા જોઈએ હેલા કીધે તાગીરાબર આપી મારી હું હિરાબર ને અહીંયા ને મેમાન ધોરની જમીન એસી લખાયા છે આપડું કશું નહિ તમાર સમાજ માં છે ને મજા એ જ છે ના હતો તમે અને લોકો પાડ્યા ગંગ બધી ગમે લીધે લાઈટ કરવું પડશે ઉમર થઈ ફેરફાર ભાગીદારી કઈ છે ખર્ચવા માટે બુક લીધી લાપિયા રૂપિયા હું લઈ જઈને લાવી મારા હાથમાં રહેતો હું હાલુ જોઈએ નહીં રે નહી ત્યારે શું કરે અને ઓટી માં ફરી આવું પીગડે જાય તો એ મને આશા જ ગરવા ના તમે બોલાવા સમજ આયુ તમારી પીડા આપણે આવડે ને તો આ આવડે પૈસા આવજો ત્યારે રિયલાઈઝ કરી આપીશ સમય નહીં થાય જાતે ના આત્મ જ્ઞાન જાણવું પડે પછી ચિંતા પછી થાય નઈ ચિંતા ના ગમતી સારી રીતે થાય છે પછી થાય અત્યારે કરે છે અત્યારે અહંકાર દખો કરે હું જોઈ છું અહંકાર ચિંતાની બિલકુલ નથી થતી દેખાડે છે રસ્તે કર્યા કરે ચપ્પલ દીધું ઠીક છે તમે પાણી છોડવાનો રસ્તો દેખાડ્યો લેવા નહીં લઈ ને ચલા આપે ને તમારે વકીલો કેવી રીતે આપે એમને આપે કોઈ શું વાત કોઈ શું આપતો હશે બીજુ કામ કરે ને બીજુ કઈ કામ નિતમ કઈ વાર સુધી કામ કરે કોઈ પણ જાત નું કામ કરેલું કરો આપણે કામ પર દે કઈ બીજુ કઈ કામ બક કરે ને ચાર્જિંગ કરી જવાની ગજિયામાં જે કોઈ કામ કરતા નથી એ સારી ના હોય તો ક્યાં જવાય અંદર સ્વાધ્યાય કરવા અહિયાં અહિયાં શરૂઆત કરી છે तो तो है? नहीं नहीं था दे आत्मा करतो गो ते અંદર નથી અંદર છે કોને કે ખબર નથી એને ઓળખાતો નથી ઓળખ પ્રયત્ન કરી રહ્યા છે ઓળખભા પ્રયત્ન કરે છે ઓળખાતો નથી તમારી સાથે કોણ બોલે છે દાદા ભગવાન કરે તો પછી હું ઉઠીશ એટલે એવી એવી જ વાત કરશું અત્યારે જણ દાદા ભગવાન જણાય દાદા ભગવાન એ કરતા કોણ કરે છે તમને કહું આ ઓરિજિનલ ટેપ રેકડ કરે છે આ ટેપ રેકડ હોય તો જ આ ઉતરે ઉતરે નઈ અંદર જો જાતે બોલીએ તો ના ઉતરે ટેપ રેકડ હોય તો જ ઉતરે તને સમજાયું કરતા નથી ને હું કરતા નથી શું કહ્યું ભગવાન કરતા મારે કશું કરવા હું કરતો હું મેં આટલા આખી ના કરવાની આપડે આપડે કરે છે હું બીજો થયો એ તો ભ્રાંતિ છે હું ધંધા ગયો સાહેબો તમારું શું હતું એટલે સમ છે એમ તમારે જેવા કોઈ જ્ઞાની માર્ગદર્શન કરે તો સમજાય ને તમાર જેવા કોઈ જ્ઞાની માર્ગદર્શન તમારે પેન્ડિંગ નહી પડી રહેતું બિલકુલ નહિ ભરા થઈ જાય ને કાકા આરો કરો બધા વાર જ કાપ એ બઉ પાડ તલાવ ફાડી જાય બંને હું તો આશીર્વાદ આપવા તૈયાર છું દરેક વાત માં પેલો તૈયાર હોવું જોઈએ આશીર્વાદ ઠી બાબત નથી થયો અત્યારે છોકરો બાપ છે તે એ ડાક છે કોણ ચાહી વધારે આ સાંભળો જોલો તો એ મતલબ બસ તરીકે લોપની માંડવા જો મજૂરતા મજૂર કા પર એની જની બસદ વિકળ પડે બોલતા હે એક માનવ દીદી ક્યાં કો ય વચ્ચાય નમો હરિહતાણો હરિંતા ओ सिद्धारम नमो कृतारम नमो आर्यारम नमो आर्यप्रियम नमो वत्तारम नमो वत्तारम नमो लोए सव ताहुणम नमो लोए सव वराहुणम नमो अरियंतारम नमो अरियंतारम नमो सिद्धारम नमो कृतारम િયા નમો વચાણમ નમો વચ્ચા હંતા નમો સિદ્ધારમો આયરિયા નમો વજાય ણ નમો વચ્ચાહુણ કારો મુક્નો મંગળ સવેશી મંગળા પદ્મ હવે મંગળ મંગળ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતી વાસુ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતી વાુ ઓમો ભગવતે વાસુદેવાય ભગવતી નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતી વાસુ ઓમ નમ સ્વાય નમ શ્વા નમ સ્વાય નમ નમ સ્વાય નમ ઓમ નમ સ્વાય નમ ઓમ નમ શ્વા ઓમ નમ શ્વાય જય સત્યદાન જય સત્યમ જય જય સત્યમ જય સત્ય જય સત્ય જય સત્ય તું જય બોલ તું જૈસા બોલે હાતી ભૂલ હૈ ભૂલ કી તુમરી બસ કીરી મે और कभी आपकी भूल भी नहीं होती वो भी जब भी वो करता है फिर की इसकी भूलें उसकी भूल हो गई नहीं वो जो भोगता है इसकी भूलें भोगता दोनों कौन जो गालियाँ खाता है वो भोगता है जो गालियाँ खाता है वो भोगता है हाँ वो भोगता है नहीं इसकी भूल इस भूल कलर से निकल नहीं लोग क्या बोलेगा वो गाली देता है इसकी बुरे और भगवान क्या बोलता है वो इसी बुध है उससे पहला किया था इसका बल फल मिल गया और उसको फल मिलेगा जब वो तो गाली देने वाला क्या है ये भगवान कायदा समझ दो इससे दुख नहीं होता है वो सब विकल्पी कायदा है वो नहीं विकल्पी कायदा है अभी अपना गजरा काट दिया किसी ने दो हजार गया તો આપના હિસાબ ચુકતે હુ આજે નિમિત્ત જગત કા ક્યા બોલેગાહી ગુનેગાર મગર ભગવાન કે દ્રષ્ટિ મે ગુનેગાર નહીં વો તો ફર પકડેગા જબ ગુનેગાર હોય ગયા અભી તો આપણે પકડ ગયા આપણે પકડમાં આ ગયા ભોગવે લિખાયોગવે ભૂલ હે બોલે હા એક દૂસ પૂછને જરૂર નહીં કેસ ચીજ ભૂલ એટલે આપને સમજ જાણે